મનુભાઈ જ્ઞાની પુરુષ ને તો બધું તમે તમે કોણ છે તમે જોવાની ગયા ક્યાં હું નો તમે મને આ માનો તમારી ભૂલ છે એમાં તારી જાતના ના મારા મારી ગુપ્પા નો તો આજ ભૂલ છો ને કેમ દાદા એ ઘર પણ ખાય છે તમે મને વળતા નહિ થાય કે જાતે ઓળખા થાય પણ મને વળતા નહીં મસ્ત આપણે ખીડડી કરેલું મેળવવાનો કેવા રહે મરી ગયા પતિવાથી માગણી માં વીટી કે છે ને પછી વીટી મેળવવા મારે શું કરવું પડે વીટી છે એ આખો દાડો આત્મા અનુભવ થાય છે મારે જ્ઞાન કે કારણ કે બાળક ના એનો દોષ નથી લઈ લે ઉઠાવી લે બધાને કઈ કાઢી ના લે દાદા હવે કોઈ બિસ્કીટ આપે ના ઉઠાવ બધા પ્રકારના <laughs> <laughs>